દાદા પણ વસંત આ જે સુધી ગવર્મેન્ટ નું સુધી છે અહિયાં સિવિલ ની કોઈ પણ જે આપણી હડતલ ની થાય એ ખબર છે જે ડોક્ટર ખબર નથી જેલમાં કદાચ એવું થાય તો આપણે કોઈ ભાગ જ નહી દાદા થાય દાદા એમાં એવું છે આપણે કેવાલ પગ્લિકો થાય છે લાગે અને મને નથી પસતું પેલું બની ગયું આપડે ના આપડે ઊંડા નથી ઉતરવું આપડે દાદા ની પેટલી જોવાની છે આપડે એમ કે ભાઈ દાદા ને એથી આપડે લઈ જવાથી એ જ વાત હોય ને સત્ય ને સત્ય નઈ સત્ય ને સત્ય કરાવવા ફરે એજ પાર આવ્યો આત્મા નો પાર આવ ને હું બાર વાગે સાંભળી ગયો અને મારી મારું બે દુધી ગયું કહ્યું રોડ આજા સાદરા રે ઓટવાળી ઓટવાળી રોડ આજા બધા એક કઠવાડી વધારે જે છે તો આ વરી નહી દાદા પા કુદરે નહી માથે ડાકન લાગી ગયા એટલા માટે હે કે ડાક્ટર ડાક્ટર કરી મારા સેવા કરવા કરતા ના નબર આપડે સોંપ્યું છે અને દાદા આવ્યા તે દિવસ માં એ હસમુખ જ ચહેરો એનો એનો સેવા કરવા માટે હસમુ હું જાઉં જે મેં કોઈ વાલી નઈ જવું ડાક્ટર દવા નહીં આપી જો એને આપવાની શક્ય દવા આપી તો શક્ય આવી ગયું દાદા કેટલા પુણ્ય સારી હોય તો આવું જોડ્યું એમને કેટલાય બહુ ના પુણ્ય ભેગા થાય આવી જાય બહુ બધા મહાત્મા એ પણ બહુ ખુશ નબળ કારિયા પર તાકાત આપતો હોવી હવે આ તો બોલે છે વધારે ઓલા રે બધું મેને જોડે છે કે બોલવાતે આવે મતલબ ના બચન બચન બોલ તો બીક લાગે તમને બચન બચન લાગે મારું પાંચ પાંચ હજાર કે પાંચ લાખ આપો રિક્સ જીવાઈ પણ ચાલુ છે ને જરૂર દાદા કે દરે આપણને શુદ્ધાર્થમાં તો બનાવી દીધા પણ આપતા સૂત્ર માં કહેવામાં આવ્યું છે કે શુદ્ધાર્થમાં તો તમને પ્રતિ પણ આપણે ગમેદલા આગળ વધીએ જગત દેવ નહી દેખાય દેવ જે એવું જ દેખાય વિષય વિચારી અત્યારે એમને પૂછે આ સિરમાન ક્યાં છે એ લોકો બધાને દેખાતો એવું દેખાય મારી પડી ગયું નહીં દેખાતા મારી ગયો શું સારા દેખાવ ક્યાં તમારે દેખાવ થાય એમ એમ કેવાનું સારું દેખો તો બધું આવી ગુમારી પાસે બધ મિત્ર છે મિત્ર કેવું બીજા બીજા આવે સંચાર દોર નો અને હાથમાં પરમેન્ટ આપડે પર્મનન્ટ જોઈએ ખબર રાખો બરાબર by an સસ઱વભર સળ માિણ નેાણ આ જેજાશ સજે માણો સજાણ સજાણ માણ જાણ સજાણ સજાણ પાણ સજાણ સજાણ સજેં સ તમે સમજલી મને કોઈ જગતના લોકોને આ ધંધાય ની સાહિત્ય કારણ નું કામ નહીં પાછા બોલે એનો જે પરમ અર્થ છે ને એ ના હંજે એટલે જ્ઞાન નીચે હમદનભાઈ અમે કહ્યું અમદેનભાઈ પુરુષ કહેવાય ને હમદેનભાઈ કહેવાય આપે મને કરી બનાવવા ભૂલી જ ના કહેવાય બરાબર બાજુ ના આવડી જાય આબજ ભ તો કહેવાય દિશવાડીએ તો એવું કંઈક નહિ આપડે પૂરી તમે આપણે સરસ નહીં કરે કારણ કે આ દુનિયા ભાઈ આપડા બાપ નું ના ગયા મને રસ્તા ને ખબર ના હોય ગયો તમે મારી ઉપર અમદાવાદ પાડો એવું છે નકામ થઈ ગઈ અને બુધેન પાછો આવે દાદા ની તો ઈચ્છા છે હવા બધી ઉઠવાનું મન ના થાય મને ઉઠવાનું મન નહીં હજુ ગમે તર બધી આ વાત પડે એટલે તો રહ્યા એકલા એટલે તો રહ્યા પાછા હાલ ભાઈ તો ના કેળે કેળે કહ્યું નહીં બધા જુદી જુદી ક્યાર મોકલાય મોકલે કહ્યું હું તો એકલો મોકલે કયું ને કઈ ચુકાદક ના બધા મોકલે છે હું ચુક પોલીસ ને એનો આપડે શું કે ગરીબ ઝકડા તમે એન્જિનિયર પદ આપ્યું ફેરફાર કરે અને ભાઈ પછી દેખાડવા મારે નાઈ નાખ્યા એમ બાપ ને દેખાડવા મળે આપડે ના કહેલું મારા બાપ ને બધા ખતરામાં આવી ગયેલો હું તો ખતરા કરવા માર ખાતરો ને ડાયોડ બરોબર નાખ્યો બધી હારે કઈ નથી હારી પારવી પટેલ હનુમાનપુર પડ્યા નહીં પાવા પડ્યા માલ નહીં પાટા મારા થોડા બહુ પાક નહીં એનો દાદી ઘેર મિલકત હોય કે આ તમારા લોકો છે કુવામાં દેઢ પાંચ દિવસ કુવામાં દુનિયા આવડી મોટી હોય બરાબર બરાબર એટલે બધા અનુકાયદો છે આમ છે બરાબર શું કરીએ હા કરવું કરાવવું અને હા જે કસાઈ કાપે છે ને એને પાક નહીં ખાય છે અને મોઘા હારસ કરવો જોઈએ વધારે મોગા હારસ કરવો જોઈએ તમારું તો કાદા ના કરે શું કહે ભાઈ ના કરે જગ્યા હજ નહીં કહેવા આપડે પેલું જંગલ જોવા ગયા મોટા ચડવા તરફ અમેરિકન મળે તો એમ કે ઇન્ડિયા થી ફ્રીસ આવેલા પેલા રીયા ચાલ ચાલ લઈ જાઓ ને તમારી પાસે બે હાડી રીતે આગળ ચલાઈ જાય હા આવેલા આપણી સાથે પેલા મોટા ઝાડવા જોવા ગયા તા રેડવો એ બધા મળે બધા એમને લાગતો ખરેખર એની ભાવના આવી જ ને એની બીજું બધું કે આપડે બાપ નું હોય કરી આપડે ના કોણે તીઠવાડી બરાબર બીજું બધી તે કહેવાનું ત્યારે મૂળ કરનાર ને કમાણી સફાય બરાબર કરાવનાર ને અને કરતા સત્ય અનુભવ કરતો હોય ત્યારે આપડે ના થઈએ ના ના બઉ ઝીણું સાયન્સ ચેલા હતા બહુ ઝીણું સાયન્સ બઉ ઝીણું સાયન્સું એટલે કહીએ ને ફોર્ટી ફાઈવ પડે તને મુકાય કે હા તો સમરી પાસે લાગે તો 5 લાખ કો ભરાય જો બગવે કે એ જ રહે ને જો બગવે જો બગવે બરાબર તો અજેને બાદ આટડી પડ્યા ને એ ના જો બરાબર આઈ તો આવે મમ્મી સારું કરેબાલી ગયા બધી અમારા બીજું બધું ચહેરા પણ તમારે ટોકું છે અમને ગમે તમે અમે ભૂલ કરી તમે કેવું છે ના પણ એટલે કહીએ ને સારું મારા આવતો શેખાથી હું ના સુપર સ્થિત થાય છે અને આ પ્રોપર્ટી પાસે હોય ત્યારે બરાબર કીડા પુસ્તક ખરું ના એ તો વેચ્યો કે વેચ્યો વેચ્યો ઓલવેન સી યાર ગજેરન ડોક ના ક્યારા બેવર 122000 સર અમને ઘરે ના હોતો ભાંગડી બોલ્યો હવે ઇગ્નેસ બોલ આવડે ને દાડા સરસ બોલો તમે સરસ આકે વાત કરી સ્વીટલી હા ફન્ડિક પાસ ક્યો ધેટ એક્ઝિસ્ટ ધેટ ઇસ મી સામેટિકલી વર્ડ વાઇઝ एवरीथिंग આ કીતો શું ના બોલો યાર ગજેરન બોલ્યા ને બસ હા બોર્ડ ઓફ ડિરેકશન થયું કીધું છે બોર્ડ ઓફ ડિરેકશન એ આપણે દેખાય કે બરાબર oh, <halfway> <month> મહ ભાઈ ને જો બાર મુંય બસ તો આ પેલે આવી તો હા બરોબર આવો જોરો આવી ગંતરાનો ગણતર ગણતર પર હોય ને કંતર વાળા થાય હા પર તો દેતો ઈ કંતર ગણતર તો ગણતર પર હોય તો કયો પર તો કયો હા એટલે કે કે ઇલેરા બરે માર પડતા નહી આજ મું જો પણ તા કે ગંતર મારો આપો ચડી જાય હે આંતર વાળો આગળ ચડે એ મારી કળા તો કાકા જેવું હા એટલે આગળ છો તો અનુભવ કીધા બોલવા હું હું મમી આવતા રહે જો કેરો આ નહી કથા નહી કથા બોલ રહા છે કે કીધું હતા એ આતે છે સિંગ ઓમ મમી મતલે બારે મેં કાર્ય ઇમોશનલ રીતિશન ખોટું નથી હા એને નુકસાન થઈ જશે આ સાથી થયું કારણ કે સિન્સિયર હજુ વધુ પડતો સિન્સિયર બરાબર બરાબર પોતાને બધું કહી દે તમારું ના કેવા થાય બરાબર મને નુકસાન થાય તમે ગયું ઓપન કરજો તો બરાબર પછી હું કઉી બરાબર તો આ પછી એના મનમાં ના લાગ્યું એમ કઉ બરાબર દાદા એવું કે વચ્ચે અમને કઉ્યા છો મન ને એક દાડો આમ થવું જોઈએ બરાબર દાદા એ કદી વાર શું કરે દાદા નીચા છે એવી કરવી ઘણી દાદાભાઈ ભગવાન જ્યાં પેલા ખાટા ભૂંગરા જે ના રાખવી પડે ભગવાન એ દાબા જમણી આપીને ના ભાઈ અમે હર્ષિલા બેન કેવા અમે કેવા તો હું જલ્દી સુધરું કે મારી ભૂલ હોય તો કે જલ્દી સુધરું એકદમ ના છે વધારે જેટલું સાંભળે નઈ દાદા પણ મને લાગે કે શૈલેષ ને કુશીંગ મેં વધારે કરેલું પેલા અત્યારે પાંચ વર્ષ પેલા આવેલા ને છ વર્ષ પહેલા ને કર્યા દ હીરાબા મા હતા કયા તે તમારું સત્ય બધા તારે દાલ એનો માણસ mm. કરવાનો પણ દુઃખ થયું કે સમજ ના પડતી હોય તે બીજી વસ્તુ સભા એ આવું ક્યાંય તમારે તેને પ્રતિમાન તો કરવું જોઈએ આપડે બધું બપોર મારી આપડે ઘડીએ અમારે પાસે બધું હા દાદા બહુ બધું થાય કેવું આપણું બધું ઘણું અનુમત ના તો કરીને કરાય એવું અનુમત ના કરે તમને ના આવડ્યું બરાબર એ આવડું આવડું છે આ <imitation> સારામાંથી <da>. <imitation> જે લાવો બરો તૈયારી ah. hmm. <coughs> <coughs> રાહે તો સરસ છે રા રો ટીટી દે મારી બાની હું ચિતારે આવી હું આમ करू કે આમ આ ડોક્ટર કરસેલા આ બરોરા ગયા પર નથી ચાર પર નથી એ લોકો ના સડક થી રોપો જ ના આવાનું છે ને એટલે પૂછ્યું મેરે કરેક્ટ છે બિલકુલ કરે બધું કોઈ આ તો પેલું હાથ ના કર ગુડિયર બોગાયલા કેનો બો ઉચા આડો ગિટ ગિટ આદ આલો બંદુ બે આદ આલો બંદુ યે કરીએ કેવી જોઈએ કરીએ તો પછી કેટલા ના ચાલુ ચીયે લાલમાં પાછી લાલ લાલ ભગવાન શું કર્યા મને લઈ આવ્યા છું સારા કોણ વાત આપતી હોય જ ઉપલારી <ted children to thisame> <h rose to thisame> તમને સચિદાનંદ ખાયા હરીશભાઈ સચિદ આનંદ કયા છે હરીશભાઈ સચિદાન છે બરાબર <laughs> <laughs> <laughs> પાંચ ફૂટ છે પાંચ છ બુઠે રે ફસ્ટ ગોળો હોય ઘોડો જે થાય છે જ લાગે આપડે જેવું દેખાય બોલે જેવું દેખાય એવું બોલે મારા મારા ચાર છો ગોળું એમ જોયું કે Oh, there we go. I'm going to move the window over there.